બેનનો પ્રશ્ન હતો કે માણસ નું બ્રેન ડેમેજ થયું હોય અને બેભાન અવસ્થામાં હોય તો એને દુખતો પડે ને ભોગવે કેવી રીતે ભોગવે અજાણતા કરેલા પાપો અજાણતા ભોગવે હવે જે માણસ મગજ ડેમેજ થઈ ગયું અને એ બેભાન થઈ રહ્યો છે બે ત્રણ મહિના તે અજાણતા ભોગવી રહ્યો છે तो यह मानस जानवर जो कहवाणस कहवा रीते भोग दीजो सवाल कलाबेन नो के रियल स्वरूप तत्व स्वरूप जगत तथा नत्व ज्ञाने कर दर्शन करूचु સમજાવો તત્વ એટલે અવિનાશી તત્વ એટલે શું સમજી ના હોય નામ તત્વ એ અવિનાશી શુદ્ધાર્થ ના છે ને શું કહેવા માંગે છે સમજી જેટલા તત્વ છે એ બધા અવિનાશ અને તત્વ વગર બીજી વસ્તુ છે અવસ્થાઓ ના ના કેમિસ્ટ્રી નવું બગડી ગયેલું નથી રામચંદ્ર કઈ કઈ કઈ નું કઈ કઈ નાખી હાથ મારું કોઈ કઈ દેખી નામ જ કઈ ગઈ કઈ નું કઈ કઈ નાખી રાત નહીં વાપરવાની હોય બુદ્ધિ વપરાયા કરે નીચે હોય તો નીચે ઉપર ગેરે ને અને દાદા એ બેસાડ નીચે બેસે બધા એ બુદ્ધિ વપરાય ચારે ને બુદ્ધિ વધારાની બુદ્ધિ થાય ને કસાઈ ગુણ ના આવે એવો રાજકીય એના પાપ બનતા કોઈ દુઃખ કરી થાય શું આપણા હોય કેમ કે તમે આ બધું છો ને કે તમે કન્ડક્ટર જેવા કેવાય એન્જિનિયર જેવા કેવાય તમારી ટ્રેન છે મોક્ષ જાય ને આ બધા બેસે તો બધા કઈ મને કઈ જાણવું નથી ટ્રેન કેવી રીતે ચાલે પણ આપડે સ્કૂલ માં કે હમણાં બિઝનેસ કે બીજા બધા રસ્તે નહીં પૂછવાનું પણ એકદમ ડિટેલ માં પૂછવું જોઈએ કે બહુ નહીં પૂછવું જોઈએ ખાલી આપડે સ્ટેશન જવાનું છે બધું પૂછપુછ કરીને જવું પડે સ્ટેશન પર જવાનું પૂછવાની પૂછીએ પાકિસ્તાન પૂછીએ પાકિસ્તાન જેનું છે બીજું નહી બીજું જે જાણતા હોય તો નહિ જે સ્કોપ હોય ને તે સ્કોપ માં જ રહેવાનું બીજી વાત એવું એ સાચું કહે મહિલા સાચી વાત કે બધું ડિસ્ચાર્જ બધું ફાઈન આવે કો એકદમ અટેમ્પ કરે કરવાનું કરવા તો નહી થાય કોણ ભૂલ કઈ વસ્તુ થાય ખરાબ વસ્તુ પણ આ મન થી એમ જ વિચાર બધું વસ્તુ આવે ડિસ્ચાર્જ છે જેવું ચાર્જ કરો એવું છે ડિસ્ચાર્જ નઈ આવે ભૂલો પેલા કરેલું તે બધું ખોટું આવે આવે નવે ખોટું ના થાય પણ ખોટું હોય સારું આવે ને ખરાબ આવે નિકાલ કરી નાખવાના પણ હજુ મને ખબર નથી પડતી કે આપડે ડિસ્ચાર્જ થાય એકમાં આપડે એકદમ કે હું મારવાનો છું ને બીજામાં ભૂલથી મરાય જાય તેમાં ફેરસોખ સર કે નહિ તો આપડે ભૂલ એવું ખરાબ વસ્તુ કરીએ ફૂલ માંથી કરીએ તો એ તો આપડે પસ્તાવો કરો થઈ લે છે દાદા આવ <laughs> <laughs> <laughs> <laughs> બધા મને મોક્ષ જવું છે પણ મને આજનું કાચો પડતો છું મેં હમણાં પૂછ્યું કે તમે સારું વસ્તુ કરો તો ડિસ્ચાર્જ સારું થાય પણ તમે મને કીધું કે અમુક ખરાબી આવે પણ સારું ખોટું બંને આવે સારા હોય તો આવે પણ ભાવ થી સારા હોય તો ભાવ થી સારા હોય પણ મું બને છે બને છે આપડા ભાવ ચોરી નથી કરી પણ પોલીસ વાળા अधिकारे नही मैने के અરા વર્ષમાં મને કોઈ કચકચ એવું નથી થયું પણ અમુક લોકો કે દુનિયા થી પેડઅપ થઈ ગયા એવું હજુ થયો નથી બધી કંટાળી ગયા એવું હજુ મને ચાન્સ નથી આપ્યું મોક્ષ એ લોકો વધારે અનુભવ હોય મોક્ષ એટલે સ્વતંત્ર કોઈ દખલ ના થાય અને આ તો તમે પોલીસ ગાડી ઓછી ના આપડે સ્વતંત્ર નથી એટલે ઇન્ડિપેન્ડન્ટ ભગવાન કોઈ ઉપરી જ નહી બસ એવું હાર્યું કે આ બધા ઉપરી હારા નથી ગમતું ના પૈ ખોલું ગ્રાફ કરોડ અંદર લઈ લઈ સોડ કરે મારું એટલે જે લોકો કંટાળી ગયા હોય દુનિયા થી પાયલ્સ ને બધું ઘણા અવતાર કંટાળી ગયેલો ખબર યાદ નથી યાદ નથી રાતે ઉભવા ના રે સારી રીતે ખાવા ના રે કાતી કકડાતી રૂપી રડતી જાય ને થઈને ધમકારી જાય લગાઈ જાય ને પછી વિચારો પૂરી ગુમાવી પછી ભવ્ય થાય તો એટલે પેલાથી આપડે મને એવું છે વિચાર મોક્ષ નઈ સ્વતંત્ર મોક્ષ એટલે આપડે સ્વતંત્ર થયું છે મોક્ષ ની બધી વાત જ આવે ને સ્વતંત્ર એટલે આપડે પોતે સ્વાભાવે આ તો બધું ઊંધું થઈ ગયું છે બગડી ગયેલી કરી હોય ને ફરી સુધારે ને હજી કલાક લાગે લોડ નથી पर एक 10 साल हो गए थे छुट्टी जाए तो ना खराब लागे पर लागे है लागे हां पास आए फर्श ला उस से जाए उस से બે મહિના પર તો મને કસો વાંધો નહીં પણ પછી કોઈ પૂછે કે નાન થી એવું થયું કે પછી કે તને જો તમે કીધું કે નઈ કે તને નાન પડ એટલે તને કઈ ચિંતા નહી થાય પછી અમુક કોઈ બીજું બી કે તને આવે તું કઈ ટ્રાય નથી કરતો દુનિયા એવું કે દુનિયા થી એવું કહે મતલબ ચાલતી આપડે નથી ચાલતી એમનામ ચાલુ કહેવાય અને ચાલતી હાઈ એમનામ નથી ચાલતી કહેવાય કોઈ પણ સ્થિતિમાં ભય રાખવા જેવું આ જગત નથી કોઈ પણ સ્થિતિ એટલું બધું આ દુનિયા એવી સુંદર રીતે ચાલે છે કોઈ પણ આવતા સુધી પડી જાય થાય પડી જાય શું થાય એવું વિચારે જગતના ભાઈ વાળું છે અને નિર્ભય બનાવી સુઈ જાઓ આપડે ખાઈ પીને સાચા વાપરવા ના ખાઈ પીવાનું દુઃખી નાનમાં છે કોણ દુકાન પાડ્યા છે દુકાળ ના પાડે તો લોકો બઉ નુકસાન કરે દુકાળ ની જરૂર ત્યાં છે સાથે દુકાળ ની જરૂરિયાત છે હલકા લોકો જે ખેતીવાડી કરે છે ને હલકા લોકો એ લોકો જો ખુબ બલાવી તો પછી એમને રોગ ના હોય એટલે શરીર પથરા જેવા થઈ અને પછી મગજ ધૂમ થઈ જાય ને ગોળીઓ મારે જ ના છે ગુજરાત રોગ તો આ ઊંચી નાચવાનું ખાવા પર મસ્ત શું છે પરિણામ તો જોજો દારૂ પીતી કુદરતે બધી ગોઠવણી પેલી કુદરતી લોકો આપડે ખાતર નાખી પાણી લે આવે અને તેનો વધારે બરાબર કી કુપાડાએ બરાબર બાય હાતે નો આયે પ્રયત્ન કરવા છતાં પણ એમ વધારે ઉગારે અમે દુકાને લોકો ઓવરકમ કરવા જ નહી ખબર નથી ગરને આજ એક જ રોટલો ખાવ મેને ખબર નહી બધી ખબર છે કે ઇત આવત ઘેર કે આપી છે કોઈ ક્રિયા આપડી નથી આમાં દસતા દેખાવ બધા દાદા જેની પાસે ના રહેતા હોય લાગે ને કે મારી પાસે દાદાનો ફોટો છે થાય એટલે સમય શુદ્ધ માં સમય નો ગયો સમય બરોબર નથી આવતા બિલકુલ નહીં ના આવે પણ બીજી જગ્યા તો બીજી જગ્યા તો આવે દાદા નો સત્સંગ દાદા ન હોય હાજરી દાદા ની ન હોય અને સત્સંગ થતો હોય ત્યારે પણ વિચાર નથી આવતા બીજા ભાવ પૂછો ને પાત્રીસ ડોલે મોકલ્યા અક્રમ વિજ્ઞાન સર અક્રમ વ્યાન એટલે ચાર હજાર પગારી પડે તો ચડે આપણે પાસે જયારે અક્રમ વિજ્ઞાન નીકળે લીસ્ટ માર્ગ નીકળે ત્યારે ચિંતા ચિંતા કરે ઘેર બેઠો લઈ રી છોકરો હાથે કોક ઘણો નીકળે સા નિરંતર ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપતા છોડતા ઉપર હલકા થયા ચડ્યા ભારે હોય તો નીચે સમજાય થોડું ઘણું પછી પૂછવું એવું બધું ચાલે છે ના ના અનંતવત થયા આક્રમિક માર્ગ માં તો એકાદ શબ્દે કઈ જોણ્યો છે એવું ચાલે છે અનંત અવતાર જવામાં ભટક જોવાણ્યું છે કે શું એક શબ્દ એક શબ્દ કઈ જોઈ તો મને કહો છુ તમે જાયનું તો શું જાયનું કઈ કહો એવું જ્ઞાન આપણી શક્તિ कोई कोई नो ना ना जगत सात कई आगत नाई करता हूं मानते ખરેખર વાસ્તવિક એવું નથી વાસ્તવિક આટલું તમે જોણો છો છો હવે બીજું શું જણાવશો બીકના સુધી જઈ જાય શું કહ્યું બહાર થી કેવું પડે ભગવાન કરીએ તો આત્મા ને પહેલી કઈ ગતિ પ્રાપ્ત થઈ આત્મા ને પેલી કઈ ગતિ પ્રાપ્ત થઈ એમ ના એની પેહલી ગતિ વધતી જ નથી વર્ગે છે લોકો ને પેહલો કયો કેટલો વર્ગે હોય એવું કહે નઈ ધીમે ધીમે વસ્તુ કોઈ નો કઈ અવતાર પેલો તો લેવો પડ્યો હોય ને હે કોઈ ને કઈ કઈ કઈ અવતાર પેલો તો લીધો હશે ને એમ એક ઇન્દ્રિય જીવ ન એક જરાક હોય ત્યાં જોવા છે જી વાળું એતો પ્રકાશ મળે તેના આધારે જીવવાનું પછી ધીમે ધીમે ધીમે બે ઇન્દ્રિય થતો જાય ધીમે ધીમે ત્રણ ઇન્દ્રિયો પૂરતી જાય પાંચ પ્રાપ્ત કર્યો કર્મ પ્રાપ્ત કર્યો કર્મ ના પછી કર્મ તો એક બધા હંસાર જાગ્યા પછી બંધ થાય છે એક્યું પરિવર્તન કર્યા કરે છે પરિવર્તન થતા થતા થતા એને છે કોઈ પણ આત્મા કોઈ પણ જીવ પેલું એકી કેમ જન્મ્યું આવરણ ચડી ગયું છે આ બીજા બધા સંજોગો એક જણા જેટલું હોય છે તેના આધારે પ્રાપ્ત થયું ના એ કશું થયું નથી એ તો પોતા આત્મા તેઓ તેવો છે બે મિનિટ ફૂટી જાય બે ત્રણ મિનિટ ચાલે ખરો બધું હા બધું સાયન્ટિફિક્સારે ચાલે છે પછી બે ઇંડ્રી પછી થયો પછી એક ઇન્દ્રીમાં બહુ વખત રહ્યો એટલે પછી એનો એનું અજવાળું ખૂટ્યું એટલે બીજા અજવાળું થયું બે ઇન્દ્રી થયો એટલે હાલસો ચાલતો થયો હાલસો ચાલતો અને મારીએ તો લોહી નીકળે પડવું નીકળે અને એક ઇન્દ્રીમાં લોહી પડવું નીકળે પછી ત્રણ ઇન્દ્રી થાય ચાર ઇન્દ્રી થાય તે મહેનત બધું થયા ખરે કઈ કરના ઉદય છે મનુષ્ય માટે કઈ રીતે પ્રાપ્ત કર્યું પ્રાપ્ત થયું છે ઉપર ચર્ચા ચર્ચા મહેનત કરી નથી અત્યારે થવાનું દસ અવસરે દુર્લભ્ય નથી અહી તે જો સારું કામ કરે છે તો ક્રેડિટ થાય છે ક્રેડિટ થાય એટલે ક્રેડિટ ભોગવા છે દેવગતિ જાય સારું મનુષ્ય જન્મે અને પાપ વધે ત્યાં ડેબિટ થાય બે બે જ આ ગાય ગાયો કોઈ સારું મનુષ્ય દેવ નો કોઈ કર્મ વધે નહી કર્મ ના બાંધુષ્ય કોઈ કર્મ વધે નહી બીજા બધાનો કર્મ છૂટે છે મનુષ્યો કર્મ છૂટે છે બાય વાત કરો બધી વાત કરવાથી ખુલાસા થાય મનમાં કોઈ વાત બેઠી નઈ એમાં કોઈ વાત મનમાં બેઠી નઈ બે ગતિ એની મેચ સહજ રીતે પ્રાપ્ત થાય મનુષ્યુષ્યુશન પેલી પેહલી મનુષ્ય ગતિ એ કયા શાસ્ત્ર આપ બતાવો છો કયા આધારે બતાવો છો આપે કયા દોષો છે કેટલી વાત આવે એ છે તે જવાબ ને કૃપિયા બીજી બાર જ્ઞાની પહોંચે છે એટલે અમને સાથે આ ચાર વેદ છે ને ચાર વેદના ઉપરી કેવાય પસાર થવું પડે અમારે સુષ્મા બધી વાત દેખાડી ભગવાન દેખાડીએ બધું તમે જે માર્ગો એ દેખાડીએ આપીએ હું કર્મવાદ છે જ્ઞાની પુરુષ કર્મ ભક્ત કરીને કર્મ ભક્મીભૂત થયા જાગૃત કે હું બધા પાપો નો નાશ કરી શકું છું તે વાત હું માનતો નથી મારું શરણ સ્વીકારવાથી બધા પાપો નો નાશ કરી બધા ના દુઃખો નો નાશ કરી આધારિત ના કેવાય આપડે તો આધારિત કેવાય કૃષ્ણ ભગવાન ને વાસુદેવ નારાયણ કેવાય ગયા કેવા અને તમને કરીને પાપ ધોવાઈ જાય પણ કયો બોલે બધું કોઈ બોલે અમારી વાત તો તમારે માનવી જ નહીં કેશ બેંક છે માગવા મારા પુણ્ય વગર હોય કે ના હોય અમેરિકા નો પ્રમુખ થયું તો આપી શકશો આપ બનાવી શકશો હું કાલે માગું કે મારે અમેરિકા કાલ પ્રમુખ થવું છે અધિકાર નહી મને ભેગા થાય એ જ ભેગા તમને ભેગા થાય આપી શકો મારી આજ્ઞા છે મનમાં ઉતરવું જોઈએ કરવો જોઈએ તમે કહ્યું વર્લ્ડ કોઈ બનાવી નહીં હોય એ લાગે છે એમ સાહેબ ખબર કહ્યું બરોબર કરેક્ટ હવે આ કોણ કરે છે તમે કરો છો ભગવાન કરે છે આજે સલાહો કરેલા કર્મ આધારે ચાલે છે કર્મ ના આધારે તમે અત્યારે શું કરો છો કઈ પ્રવૃતિ પેલું તો બધું આના આધારે ચાલ્યા કરે છે હવે ચાલ્યા છે એના આધારે પણ તમારી ક્રિયા શું રહ્યું કામ રહી છું તમારું શું કામ રહ્યું ચાલુ પણ કરવાના ચાલુ કરવા ક્યાં બંધ થઈ ગયા નથી કર્મો ક્યાં આવ્યું છે જ્ઞાન પ્રાપ્ત થયું એ બધા બચલાવ્યું આ કામ કરવાથી કર્મ સારા કરવા બંધાય છે આ કામ કરવાથી તમારા જ્ઞાની કર્મ સારા આગળ ખોટા જ્ઞાની એ કહ્યું કે આ એક ચોરી કરવું તો ખોટું કર્મ કર્યું એમ જ્ઞાની ને ભાઈ માન્યું એમ તમને આ ભાઈ ખોટું છે પૂર્વકર્મ કરાવડાવે છે પૂર્વકર્મ પાટા બધી ચોરી કરાવડાવે છે અને મારી ઉપાધિકાર ચોરી એ કરાવડાવે ભવાને અપાવડે એ પૂર્વકર્મ ચાલે છે તમે સંદાસ પૂર્વ તમે શું કરીને તેના માટે તમારા રિજિસ્ટરમાં ઓમેરો તમને શું કહે તો તમે કહ્યું કે કોણે કમાના રખાવના કરે ચાલે છે તમે તમે શું તું તો કંઈ કરી શકતું નથી આ તો કંઈ કરી શકતું નથી કે કંઈક તો એસે ને કંઈક મને મને શું કરીશ મે તો કહી કે ભાઈ નાક ના ભાઈ ના આ ભાઈ ના તમે ભાઈ ના હા હે કોણ ભાઈ ના તમે કંઈ કરી શકો નહીં ભણે હા તો ભાઈ ના સીધું કઈધું ના સંસાર નો તમારે તમારો તમારું છે કચ્છ પણ કોઈ પણ જાત નું કેમ ઘેર થી નીકળ્યો ત્યાં ગયો એટલે ઘેર ગયો ત્યાંથી પડ્યો પુરસાદ કરે મારા ઘરે થી તેના ઘરે જ એના પડે નથી વધારે <laughs> વાત <laughs> મને કદાચ ભૂલી ગયા છે કે ડોક્ટર રામન ને હિન્દી વાત થોડું થોડું સમજાય બાકી ગુજરાતી ની સમજાય તમામ વાત પૂછનારાયણ ખબર નથી હું કોણ છું તમે મફત ની છો આ ભાવ માં